ए, आओ, आओ, मारा मारा नाना नाना मारा बतुडिया, बतुडिया, हो। वारता के नरो, अरे हना आज तो में मेहसा बेठा, बेठा। मिठू बेन वर्ता सा મીઠું બેન નું વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે મોર બનેલો કાગડો એક તો કાગડો એને રોજ એવું મન થાય કે આ ભગવાને બધા એટલે એક વાર એને મોરના થોડાક પીછા જમીન પર પડેલા જોયા હો આમ તેમ વેરાયેલા પડ્યા હતા મોરના પીછા તો એટલે એને થયું લાવને ખુશ ખુશ થઈ ગયો હો ભાઈ એને તો ફટફટ ફટફટ ફટફટ મોર ના પીછા વીણ્યા અને જટ કરતા પીછા પોતાની પાંખમાં ખોસ્યા ચાચમાં લઈ લઈને એ તો મોરની ની મોરની મોર ચાલવા લાગ્યો કડક કડક થઈને હા જોઈને એક ગરડો કાગડો બોલ્યો નખરા રેવા દે મોરના પીછા ખોસે કઈ મોર ના બની જવાય કઉચ છું પણ પેલો કાગડો તો ભારે ઉત્સાહ આવી ગયેલો એટલે બોલ્યો આવે કાગડાની નાતમાં કોણ રેડા ઉડતો ઉડતો ઉડતો એ તો ઘણા બધા મોર રહેતા હતા ને જંગલમાં ત્યાં પહોંચ્યો અને ઝરમર ઝરમર ઝરમર વરસાદ વરસતો હતો चुप चाप कड़ा करने लगो પણ ખાગડા ને કઈ કળા કરતા આવડે મોર જેવી કરવા લાગ્યો ને તો એવું લાવ ને હું આવા મોર ની જેવા ટુકા કરું એટલે એ તો બોલો જેવું કેટલાક મોર તો ખોસેલા પીછાવાળા કાગડા ને જોઈ ને ખડડા ટસવા લાગ્યા એને તો બહુ વસવું આવ્યું બહુ વસવું આવ્યું કેટલાક મોર ગુસ્સે થઈ ગયા અને કાગડા ઉપર રીત સર તૂટી પડ્યા ચાચો લઈને અને કાગડા ને ચાચો મારી મારીને અધમુઓ કરી નાખો ભાઈ બોલો કાચી જેવો અને કેટલાક કાગડા બોલી ઉઠા એ તું અમારી નાતનો નથી અમારા ઘરેથી જતો રે બા કાગડાની ની નાતમાં કોઈ કાગડા સ્વીકાર્યો નહી હો ભાઈ ઘરડા કાગડા એ બધા કહ્યું એલા ભાઈઓ આ કાગડા ને પૂરતી સજા મળી છે એટલે એને હવે નાત ન કરો પછી તો એને કાગડા ને કહ્યું કેમ રે મોરના પીછા ખોસવાની કેવી મજા આવી તને કાગડો શું બોલે બિચારો હે ભાઈ એ તો માર ખાય ખાઈ ને કાગડા જેવો નહોતો ની વાર્તાઓ તમને આ વાર્તા સાંભળવાની મજા આવી ને ચાલો આવજો આવતીકાલે હું તમને એક સરસ મજાની બીજી વાર્તા કહેવાનો છું હો ભાઈ हम जल्दी जल्दी सू जाओ आला वाला करी जाओ सपना मा मोर कागड़ा भाई आरसाद वर वरस आज